ધવ્ય કરતા હાથ થયો ને તેના ધર નું ધર્યકર્મ ના ચાર્જ ને ડિસ્ચાર્જ બે શબ્દ જે મુક્યા એનાથી બધું આખું બધું સરળ થઈ ગયું સરળ થઈ ગયું એમના ગુજરાત પારે એ વાત ના આવડે નઈ બાળકો જે જ્ઞાન લે એને વિશેષ વાત થાય નહી બાળકો જે જ્ઞાન લેવા આવે છે અને આપની કૃપા મળે તો એને વધારે એને લાભ થાય કે નહીં બાળ બ માંગ ના ના ના બાળકો જે જ્ઞાન લેવા આવ્યા છે એને વધારે લાભ થાય કે નહીં મને ખાઈ કેતર ચોખું ને કેતર ચોખું કેતર છો આ એટલે તો ઉગી નીકળે ને તે મારા બાપને બરોબર છે મને આチラ ઉગી નીકળે ભાઈ એ તો એ તો વેલા છે જન્મ થવા પૂછે છે કે આ જે શુદ્ધાત્મા નું જે ભાન હમણાં જે થયું એ પહેલા ઉપાધિ સ્વભાવ જેવો છે જ્ઞાની પુરુષ લૌકિક ભાવ થી ભાન વધતું જાય ને કરે લોકો કરે તો કલ્યાણ થઈ જાય નહીબડે હોય તો જોઈએ એટલે બધા બધા થઈ જવાના કોઈ એક જવન ને કોઈ દુલ્લભ દુલ્લભ દુલ્લભ ખેતી કરવાનું કહેવાય મોક્ષ સરળ છે સહજ છે સુગમ છે પ્રાપ્તિ દુર્લક મોક્ષ કારણ કે મોક્ષ દાતા દુર્લક એને જે ધ્યાન આપતા એને કહેવાય છે એ પ્રશ્ન પૂછતો સરકાર મને શું આખો બધું બધા જ ઘેરાય તો જ્ઞાન આપણે કરવું પડે દાદા શબ્દો માં બતાવી શકાતું નથી પણ આપે દ્રષ્ટાંત આપવું કે દૂધ નું ટીપું દહી નાખ્યા પછી દૂધ માં નાખ્યા પછી દહી ટીપું જ કરે્યા જમે ત્યાં હરતા ફરતા હોઈએ તો હવે જો કૃપા ઉતરી અચર બધી ચાલ્યા જ કરે નોન સ્ટોપ ચાલ્યા કરે પરમાનંદ હાઈસ્કૂલ કોણ પરમાનંદિવાય કે છે કે લોકોને સુખી કરવા માટે અગર લોકો કલ્યાણ કરવા માટે કઈ પ્રયત્ન કરવો કે લોકોને પોતાના કર્મ ઉપર છોડી દેવાનું અને દાદા જો છોડી દીધા હોય તો પછી આપણી પાસે પણ અમે કેવી રીતે આવ્યા જો એવું વરણ જો હોય સમાજ ની અંદર કે કર્મ ઉપર તરીકે છોડ દેવાના હોય તો આ જ્ઞાની પુરુષ પાસે અમે કેવી રીતે અમે ક્યાંથી પહોંચ્યા રાધિકા ભાઈ પાછા પ્રશ્ન પૂછે તરફ પાછા એક બે જ બે માન્યા માં આપડે કારણ કે બુદ્ધિ છે બુદ્ધિ નો આખો થોડો માન્યા માં એટલે એમ જાય બુદ્ધિ મારા બુદ્ધિશાળી એમને દાદા બે રમકડા છોડી દીધું તેના હાથમાં આવી ગયું શહેર છે ને શહેર કામ થઈ જાય સરળ હોવા જોઈએ તેથી કહ્યું ને ભગવાને કઈ શાસ્ત્ર અધિકારી કોણ હતા સરળતા ના ભાઈ જાય સમજી જાય ને ખોટો રસ્તે અને હાર રસ્તે સરળ થાય એટલે દાદા સરળતા પ્રજ્ઞા સાથે ની સરળ સમજાય પ્રજ્ઞા સાથે પછી આ માર્ગ નઈ ઉડી જવાય બેન પૂછે છે આટલી બધી વસ્તી માં બે લાખ કે છે આટલી વસ્તી માં અર્જો પછી લાખ જ થશે એમ કે છે ज्ञानी शास्त्र अच्छा पास मूर्त शुदा के वर्षो साधना करिए ઉગ્ર તપ આમ કેમ એવું અનેક કરીએ ત્યારે માં કઈ રીતે પણ દાદા વ્યવહાર પણ એવું બને ને હવાર થી સુધી દુકાને બેસતો હોય અરે હો રૂપિયા નું એનો પરચ ભેગું થતું ના હોય આવું વર્ષો સુધી કર્યા કરતો હોય ને પેલો એક ધારાજી અંદર ક્યાંક મને લાખ મળી ગયા એટલે પેલા ક્યાંક છોડ લાગે છે આનંદ નો અનુભવ થાય છે બહુ આનંદ માય નઈ માય નઈ એવો આનંદ થાય એને દાપર નો લીકેજ ના હોય ને? તડકા જબરદસ્ત આનંદમાં તમે કહો વેદાંતી કે છે જૈને હોય ના પડવા ઉભા ના માને ગુણ માને નઈ કે રસ્તે સરળ ના લે સીધો ના લે અહંકાર ગવાય નઈ તેટલા સારું જાત જાત ના કરે પોતાનો અહંકાર અહંકાર બચાવે છે આટલો બધું હસાવે છે આપડે કહ્યું કે અહંકાર અહંકાર તો ના હોય સારું કે અહંકાર તો બહુ પત અહંકાર ન બતાવે રાજાને કારણે બતાવે કે બારે અહંકાર સમજો ના ડંડત બારે પણ એના ના અંગુઠે કે નિયો જે જે પાછો ફરી આવે આપે આપણે કાઢી મૂક્યો અહંકાર મિત્રાચાર્ય તમે ના બોલો એવું અપમાન પાછેલો હોય કે આવે નહી ઘણી બોલા બહારના માણસ લંટ થઈ જાય છે માર ખાવાના લે બ્લડ થઈ જાય ને કે એટલે એને ગતી જાય છે કે આ બધું આક્રમક છે આક્રમક છે એ આ વાત તો દી છે આવો એ આ ભલો કે કે ભલો સોગા જોશે જાનવર એક દા બોલાઈ જૂઠાતે પરવા નહી પૂછો તો આ જો ભવિષ્ય કતના અને આ લોકો તો કોડી પાર ગઈ દેખાતું નથી અને અમને શું આવશે એ દેખાય છે પણ આવશે તારા બાપ નું છે એ તો ચોધ્ય ચઈ પડે છું યાય હું કે નું ટીવી નું ટીલ મરે તો તો તે લાગડી તે નું સાબુ આ બધું લાગડી લાગડી ઉભો છે સસુ નું મે લગા કર ના જો કોડ કોડ ધર્મ જે હિન્દુસ્થાન હતો ને તે પાકો આવ્યો આત્તાવાડી હોય તો ફરી નરેશ થયું દર અસલ ધર્મ તો આવી ગયો હવે અમે કઈ ફેરફાર કરવા ગયું આપો એ પણ અમ પાકે એમને કોઈ એકદમ ના મતલબ આપે રસ્તા દિવાળી પછી આપડે લાગે કા સ્વભાવ સ્વભાવ હોય તો કેરી આપે પછી બધા છે તળાવ બનાવી છે અને પછી પાણી ભાઈ ગર્યું હોય આ થયા જ ને અંબેરિકા પૂછે છે દાદાજી કરોડ સુધી થાય તો આપડે ગમેશ એ વાર વાર અંબેરિકા બધું પૂરું કરીશું એથી વધી જાય તો મુશ્કેલી નું મારે કેવું પડે પછી યાદ તો આ ડિઝાઇન બધું હશે તો અત્યારે પાંચ થાય ના મહેસાણાની પછી બીજા બે વર્ષે વધારા ના અને અમારે કવર નું તમે કપાસ બોલે મને કહે છે તને શું નાખો આ રીતે વસ્તુ કરવી છે ને થઈ જશે કામ કરનારા પોતાના ઘરનું કેમ ના થાય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 સત્સંગ પણ રાખ્યો હતો પછી એ ભાઈ બધા જે મંદિર હતું બહુ સારું બાંધ્યું હતું એટલે આપણે ત્યારે એ લોકો એક દસ લાખ રૂપિયા નું હોય તો ખાય નહીં પછી એમને કીધું કે જે આની અંદર પથ્થર જે છે તે અમારા ભક્ત એમને આપ્યો છે કારીગરો તે ભક્ત હતા કડિયા હતા તે ભક્ત હતા મજૂર હતા તે ભક્ત હતા અને બધા રાતે આવી કામ કરી ગયા છે બધા પડતર ભાવેલો છે આ મહેસાણા બધો વાડેલા પેલા ફર્યા કરું છે આગળ બસ લઈને આખી બસ લઈને ગયા તા તો રાજસ્થાન બપોરે સુચાય નતો સિમ દશા ને દર્શન ઘરે ઘરે આગે બોલશે भी है, छे भद्र जो मत बेटा बढ़ाने कर आत्मा हाजरी हाथ है आत्मा हाजरी से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 આત્માની શક્તિ ગઈ ભ્રાંતિ ને લઈને તો પછી અનંત શક્તિ તેવાય બીજા કોઈ દેખાય ખરીય કોઈને સમજમાં આવે ખરી બીજા કોઈ ને સમજમાં આવે બીજા ને पूरेपूरी समझ बता है અહીંયા કોઈ નદી કટાકા ચમત્કાર જોઈ લો કેતે બહુડા ક ચમત્કાર ના કે ને ઘણી આ આ મોટો ચમત્કાર ચમત્કાર કેવાય આ તો મોટા દુનિયામાં ભર્યો છે તમે ક્યા અને અહીં લોકો ચમત્કાર કરે છે આકુ આકુ ગુજરાત નું રાજ ચલાવ્યું છે એ લોકોએ તો્ઞાન દીધું સબબને એની દરગાહ ચમત્કાર જોશે ને જોશે ઠીક સેગ્રેરી અને મોટાને વાય કરે સાદા કેસે આપો હવે એની એની સત્તા બહુ જબરી છે એની સત્તા સત્તા એટલી બધી છે કે ભલભલો માણસ પડી જાય વચન ફેર કરી નાખે દાનત બગાડી નાખે સારા સારા મહાત્માઓ પણ પોતાનું વચન પોતાનું જ્ઞાન ખસી ના જવું જોઈએ જે થવું એ થાય ખસી ગયું અને જેને હું નંબર 1 કરતો કે એનું ફટકી ગયો એ આપણે છે ને આ તો આપણે બરોજ લેવા દે ભાઈ દે ને ઇરાદેવ ને તો કોચો મળે હે તે દેવા છો ને <laughs> મારે બહુ આગળ તને વાર ગઈ ચેત ચેત કરી નહીં જેમાં વ્યવહાર નથી આપણે કોઈ કામ ને માટે નિશ્ચય કરીએ ને એ નિય ના પડવાની અમારો એવું બન્યા છો કે તમે એક નિશ્ચય કરો તે સફર થાય નિશ્ચય જીવન છે આપડા તરફી ના કાર્ય થાય ને કાર્ય થાય क्या कहते नई जात उपासन करता है तो जी, जी तेज बोलता था कि आ दुनिया पुस्तको ओछा लखाया दरियो पुराया एट पुस्तको लखाया पुस्तकों शी जरूर પુસ્તકો થયા હતા પડેલું થાય ને ચૂકવ નથી મારો ઘર જેટલો કરતા કરતા હોય આ તો જે હિસાબ છે ને તે નિમિત્ત નૈમિત હોય તે બધું આ દેવાસ થયું ને નિમિત્ત પદ માં જે હોય આ વર્તન સિદ્ધાંત ના વિરુદ્ધ દેખાય પણ સિદ્ધાંત આ સિદ્ધાંત ની બહાર ન સિદ્ધાંત ની અંદર જ છે લોકો સભા પુસ્તકો આપડી જે જગત કલ્યાણ ની ભાવના છે તેની પાસે કલ્યાણ ની ભાવના ઉત્પન્ન થશે લુચ્ચાઈ કરવાનું મન ના થાય એટલે કામ તો કરવા નહીં છેતરપરની નહીં જેમ ગાય માં જેમ વિચાર આવે મંદ એટલે વિચાર થાય છે અને વિચાર આવે આપે પછી બેસે લૂટવાનો વિચાર કોઈ પણ જાત નો કથાઈ ઉત્પન્ન ના થાય એવું જીવન મેં તો જોયું કથાઈ ઉત્પન્ન થવાનો સ્કોપ જ નહીં હોય તો એ ડેવલપ થાય ને એટલે કસાઈ ના જો તો આ લોકો ડેવલપ કરી દે રખડતા ઉત્પન્ન ના થાય ને વેસો ની વાત કેવું છે હિસાબ જ નહીં કથાય નહીં લોક કચેરી માલ કથા ની ભણગી જ નહીં પાર્લામેન્ટ <coughs> વિચારી <Oxum> બધા વિગતવાર સમજવું છે બધા જીન છે શું કહ્યું ગમે તેની ચી પાંચસો રૂપિયા ની ચી લઈ આવ્યા હોય કપડું પાંચસો રૂપિયાનું ખરાબ નીકળી લઈ લેવા દસ મહિના પેલા મોક્ષમાં છે આપડે લાગે મોક્ષ એવું એવું એમને બહુ જોઈ શકાય એમને જો બધી બાદશાહી છે બધી ચીજ મળે છે મોરાલિટી એના પર વધારે જાણવું છે કારણ કે રાખી રખાય નહીં લાઈ લવાય એવી નથી આપડે રાખવા અમેરિકા જાય તો એને રેયા પણ અહિયાં તો ના રહી શકે કેમ કે અહિયાં સિંચાઈ કપડા હું પહેરશે તો રહી શકે કે કે કરી શકે છે પણ અહીંયા ભાઈઓ તો સિંછરે આગળ તમાર કપડા ઉતારી લે નહી તો તો રાકાણે શું છે ના જાય દેખતા એ મન થાય વિચાર કે અને એ તો આ કે કલુ હોય કોકને કે ભઈ દાદાને ખબર આપજો ફોન થી કોઈ ના આપે અરે તો તો સાઈટ હા મુકા શેર કે કે લે કે તો થા મિર કેટલા આવ્યો મુકા રાટક કે કે દોર મેલે લે લેતી ગઈ દીધી અમેરિકામાં સિલાઈ નામ જે ભાર આપડા આ આકલ કરવા પણ કરતાય છે તેરા લોકો આને કેરા લોકો કે સીલમાં ગાડીમાં આને ગાડી આ એવું છે ને આ કેલિબરો વારો છે જીબ દીકે ને ના છે એનો વાલે દીકે હા આકલ ના એટલા નહી જાય આ ઇન્ડિયા આકલ ના એટલા નહી જાય કલિરન્સ તરીકે કરી ના આવે ભાવ કરી ના હવે એટલે આ ભાવે જે કરીશું ને અંતિમ થયા રસ્તામાં મોટર બગડી હોય નહીં તો ઉભો ના રે કેવા મોડે અહી તો બધું વિચિત્ર કાર્યક્રમ છે કસાયો નું હિન્દુસ્તાન એટલે કસાયો નો સમજવું બેન મારી છે ચૂંટણી છે પોતે પોતાની જાત ને ચિંતન રહે એ બધા રહી શકે તેવું ચિંત રેવાય સામાન ચિંત થાય એની ન બની જાય પણ વેદ રાખવાનો વ્યાજ રાખી નથી ધન સિંચન કમાણી પણ કમારી થાય પણ આપણે આપડે ચેકઅીએ ભાવના છે પછી હોય અગ્રામ પોતાનો ભાવ ના થઈ શકે આપણે આપડે આપડે માર્ગ કેવી અમારે કરવાની ભાવના જે ને થઈ જાય બીજા <smgli> <coughs> દાદા ઠીક ભાયા છે એટલે ઠીક છે જે લખ એવું બોલવામાં આવ્યું છે હા એવું બોલા ધીમે ધીમે શક્તિ ગીલે મારા સંતા એ મારો ત્યાગ વધારે ઉમાર જાત ને ઉર જાત ને મારા કેવાય બધ ના હોવું એવું આપડે એના કરતા આપડે સાત અપાસ થઈ જઈએ તો વગર પાણી થયું નથી થયું પાછું થયું છે પણ આ તમને કેવું છે થઈ ગયું તો પહેલે એમ ના સમજમાં આવતું નથી એટલે બાકી આમ પહેલે જે માગ્યા પહેલે બોલતા થઈ ગયું પણ સમજ માં નથી આવતી હા કઈ ગયો